સમજવા ગુરુજી એટલે ભાઈ આ બચા અમુક પછી છે ને સાપરા ધોળા થવા મળે ને માથે એમ આપણે કેમ કીધું કાજી મામુન છે ભજન માં એનું ભાવર થઈ છે કાયા મારી બેડલી કણકવા લાગી રામ ભજલા પ્રાણી પછી ભજ્યા છે નહી એટલે કેવું હતું ગોપીચંદ સમજો ને સુલક્ષણ ગુરુજી છે ને ભજન કરે ભજન છે એ બધું ચાલો સજ્જુ નું ભજન છે પ્રહલા પ્રહલાદ સાત કરોડ હરિચંદ્ર નવ કરોડ યુધિસ્ટર કલેકાલમાં બાર કરોડ નો ઉધારેકોર્ડ ને ટેલિવિઝન ને ભગત કીધું થાય ને ત્યાં તરત બધા જોવા મળે એટલા ભગત ગાવાળાનો ખટાળો તબલા વાળા એટલે મજરા વાળા એટલે બરોબર ખોટીયા ત્યાં ભજન કેટલા જુનાગઢ એટલે એ ભજન હું ભજન બોલું એટલે તમને એનો એક થોડો ખ્યાલ આવે છે નહી ભાઈ અને બિલાડી સાંભળે બિલાડી સાંભળે બિલાડી ના માથા માંથી દીવો રાખે બિલાડી ના માથા માંથી દીવો બિલાડી સાંભળે શ્રી ભાઈ કથા સાંભળે કેમ ભાઈ લાગે ખરી વાત છે માટલા ખડકી દીધા અને ઈ ચિંતામાં ચિંતામાં બિલાડી ના માથામાં દીવો પડી ગયો તમે હોવા દે ને દવાખાના લઈ જવા પડે એવી રીતે એટલે ભગવાન મારો ન લાવે આ તો બુઢાપો છે ને ભાઈ બુઢાપો દુનિયામાં આપડે અનિલભાઈ જેવો હે જાડો રાય જામનગર માં એક ઝટકા પક્ષઘાત ઘરમાં પીળો પીળો કરીએ કેમ નથી શરીર ની રચના છે કેમ દિસે છે ઉદાસ તું કેમ ઉદાસ દેખાય છે બેસ્ટ રાજા નો ઓલો બાજ કઈ વાત નથી કરતા એને કઈ મોઢા નથી હોતા પણ એ આવાસ પદ છે વાચા વગર નું પદ જેને વાચા નથી હોતી સમસ્યા આવે છે બિલાડી ગયા છે મારા છે ને બચ્ચા નિમા એટલે હું બે વ્યક્તિ નથી તો કે તું એઠી બેસ તારા બચ્ચા મારો ત્યાં પ્રહલાદ પેરો ફરતા હોય છે એ પ્રહલાદ કાને સંભળાય છે હું આવું નહી ત્યાં જ તમે નિબાડો ખોલો તમને હરણાગશે સવારે આવે છે સવારે આવી શ્રીભાઈ ને કે તમે ખંભાળો હાથ માં નિવાડો ખોલો લાજ રાખજે પછી ભાઈ ખંભાળો લીધો શ્રીભાઈ હાથમાં મુકે રામ નામ એક એક પાત્ર નોખા કાઢતા ભાર રાખે ગણી બહાર કાઢતા સર્વ પાત્ર બિલાડી ગયા બાળ ઈ નજરો નજરે જયારે એમ મને પ્રહલાદ ને જોવા માં આવ્યું ત્યારે એને એમ થયું મારા બાપ પર ને કોઈ મોટો માણસ છે બચ્ચા આમાંથી ન બહાર નીકળે એટલે ઘણા બુદ્ધિશાળી હોય છે એ નો માન એમ થાય કે બિલાડી બોલતી હોય ને બેઠી હોય એટલે એ ભજન આમ તો ચાર વાગ્યા એટલે રામગી નોટ સમય કેવાય ત્યાં હાલમાં રામગીરી પછી પર્વતીયા થાય તો કરીને કે પછી ક્યાંક ક્યાં પાટા ખાડે નહીં કે નહીં લાલ ગુમ થઈ ગયે અરે મુંબઈ થી આવે ભજન માં બે આપડા એને વગાડવો છે ને ભલે તંપુઓ કેમ પરસોત્તમભાઈ અને બગાડવો બગાડો ભલે હાલો ભલે ભલે Oh! <laughs> All right. <coughs> આ પાણી માણી આવ્યો ગમાઈમાં ઓગઢ એટલી બધી કે મોડું કરવું શું કે જલાવના એ એક ઘડી કહી દો મને આવડતું નથી બોલે આ દુય દરવાજો મારી શું કહે શું કહે ભાઈ એક કળે કહી દો શું કહે ને આવો મહામંડલેશ્વર હોય પરમશ હોય એને પૂછો કે અદ્વૈત શું એવી ચીજ છે અદ્વૈત ઊંચી કક્ષા છે પાણી મળી ગયું ઠીક છે પાણી ફેરવો પાણી ફેરવો પાણી હું ફેરવો જળધામ ફેરવો પાણી તો ફેરવું છે બેટરી થોડીક નાખ બસ થકી ચક્કર મારે હત્યા ખાવ આપડું પછી શું કરે ભાઈ ઓર સફર ચા કોને લેવી પછી ચા લેવી તમારે આપડે નવું લાગે કેдал ભાઈ તકલીફ દી આપકો ના ના રેસા મત કરો ભઈ પ્લાન મે આના જના અમે પ્લાન કાયર કોમ સાફ રે અમે ગાડી વાડીન મત કરો બો ટાઈમ મત બેઠે ટ્રેન મેં બહુ લંબા ના રહે એક બાદ ઓર હૈ બા સમજાય કોઈ પ્રતિશ મિન ટાઈમ લેવું હોય દસ મિનિટ રાખી એમના પછી તમને થાક વધારે લાગેલા માણસ થાક ઉતરી ભી બીમા ભજન બેઠ જાય તો થતા ડૉરને બોલા બોલને ભગવાન જ્યાં બોલના બોલે ડૉક્ટર બોલા બોલ નહી ચઢના મગર બોલા હોય તો હાલતું નથી ભાઈ બી એલ એલ બી અમુક ભણતર ની ડિગ્રી હોય ને ભણતર ની ડિગ્રી હોય છે અમુક એ કડીયા જાગ્રી પછી બી એ હોય એલ એલ બી પછી શેવ ક્યાં જાય ક્યાં જાય બંદુક થી બી એ પણ ઈથી આગળ કોઈ ડિગ્રી છે આગળ શે ખરું કઈ એમ જ્ઞાન છે એનું એ બાપડો એ કીધું છે તમારા કામનું નથી એનો ઉકેલ આવે એના કામ નો શું કે ભાવર શું થાય સમજાવું પગલું બોલાય નહિ બોજ એટલે સાંભળ બોજ એટલે કઈ કર વિચારધારા ચલાવે કે જ્ઞાન લે કે કામનું એમ બુજ બુજ એટલે કેવું નહિ અમલમાં લેવું અમલમાં અવર નજરે ના આવે એટલે બીજો કોઈ બુજ જ્ઞાન અદ્વૈત તાપ ત્રણ ટળી જ આવે અદ્વૈત રાગ ને દેશ ઉડાવે શું કેગટ ન થાય દ્રેશ ઉડાવે ભુજ જ્ઞાન અદ્વૈત અદ્વૈત દ્વૈત ભાવ મટી જાય બુજ મળે તો બુદ્ધિ સહિત શીત થાય અંગ મળે તો બુ સહિત બુજ મળે તો બુદ્ધિ સહિત શીતલ થાય અંગ શું થાય શીતલ થાય શીતલ થાય શીતલ થાય અંગ કામ કલપ ના રહે સૌ કહે સંત વાસ ના મળે કામ મદભાઈ આંભલું પૂછતો શું કીધું અદ્વૈત ની આવી છે દ અદ્વૈત એવી ક્રિયા છે કે પછી ઉપરનું બંધ કરે ઉપરનું જે છે ને બોલવાળા જાય પછી કોઈ રહેતું નથી પછી કોઈ નાતો નથી રહેતો એવું ભજન છે આ એટલે એક કડ કહી દઉં શું so <laughs> બાપા ને તો દેશી ભજન વાળા તમે આમાં અદ્વૈત માં ક્યાં નાખ્યા પોપટભાઈ ને ભાઈ ને કોઈ કરે આગે કો ભાઈ એ પછી કરી તમે ઓનુ સડે હું તો ક્યાં ગઈ હું એ કરો ત દેખાય નહી અરે જ્યાં ચાર ચાલો પાટી ખેખે સુન ઉપર બારશ ગુ કે બુઆ કઈ કે સહિત માહિતી બરા સે કઈ સહિત નહી બરા સે ક્યાં સપને કો પતા નહી મરાઠી ભાષા ક્યાં મરાઠી માં બરા હતા ને હું કઈ વાંધો નહિ સમજાય તો હારું સવા દુ એ પધાર્યા આટલા દિવસ તમે રહ્યા એમાં કઈ તકલીફ પડી હોય તો માફ કરજો એમ આખું પુસ્તક લખ્યા પછી બાપુએ જે ગુણગ્રાહક હોય જ્ઞાની હોય મહંડલે છે આપન થી તરીકે નથી લખ્યું ગુરુ નો પ્રતાપ થી લખ્યું છે એ શબ્દ આયા છે એ ગુરુ ના થી આવ્યા છે અને એ મેં લખ્યા છે મેતાપ લજ આવ એટલે અદવતની ક્રિયા એ તમારું લખેલું છે તમે ખોટું લગાડતા ને કઈ ખોટું હોય તો તમે માફ કરજો અને આ તમારું જ છે કામ કલ્પના કલ્પના કલ્પના કલ્પના પણ આ